પુરુષને જે દાદા ભગવાનના નામથી લઈએ દાદાજી પંચોતેર વર્ષની છે અંબાલા મુજીભાઈ પટેલ ઓગણીસો અઠાવન નું એમને જ્ઞાન પ્રાપ્ત થયું અને ઓગણીસો તોતેર થી એમને આ જયન કલ્યાણની પ્રવૃત્તિનો આરંભ કર્યો એમની પાસે ઘણી વાતો જાણવાની છે શીખવાની છે સમજવાની છે અને આપણે વધારે સમય બે કર્યા વિના એમનાથી થોડી પ્રશ્નોત્તરી કરી પણ એક નાની સમસ્યા એ છે કે એમને સાંભળવાની જરા તકલીફ છે એટલે હું જરા ઊંચા પાસે બોલી વાંધો નહીં આવે દાદાજી મારે પહેલો પ્રશ્ન એ કરવો છે કે આપનું નામ છે દાદા ભગવાન હવે આ નામ સામાન્ય રીતે જીવંત વ્યક્તિઓને આપણે ભગવાન કહેતા નથી અને આ જે નામ છે દાદા ભગવાન એ ભાવકોએ અને ભક્તોએ આપ્યું છે કે આપે સ્વયં પસંદ કર્યું છે દાદા ભગવાન એમના કેવાથી બીજા લોકો પણ ત્યારે ભગવાન કહેવા મળ્યા એટલે બીજા લોકોની પાસે મેં ચોખટ કરી કે દાદા ભગવાન હું નથી દાદા ભગવાન તો મને જે પોતાની મારી ભૂલો બતાવે છે એ દાદા ભગવાન છે અને હું એને આમ કરીને નમસ્કાર કરું છું દાદા ભગવાન નાની બધી જાતના પ્રશ્નો આપી શકું છું એમાં બે મત નથી બરાબર બીજો પ્રશ્ન થાય છે દાદાજી કે આપણા ભક્તો કયા વર્ગ આવે છે ભક્તો બાળકો પણ ભણતર વાળી છોકરીઓ અને છોકરાઓ પણ આવે છે બરાબર લગભગ બધા પચાસ થી વધારે માણસ આવતો મારે એક મિનિટે પણ મને નવરાશ હોતી નથી દિવાળી ના પણ નવરાશ હોતી નથી जो सारे सो काम थे, थे काम ते रातना आराम से एक बीजी बात आपका भवन के भक्त सबू हो तो कोई योग्यता कोई दीक्षा कोई आचार संहिता દરેક માણસ હોય રમી રમવાની છે અને ભગવાન ની પ્રાપ્તિ કરવાની ઈચ્છા થાય છે બધું અધિકારી છું બરાબર કોઈ તો માણસ આ મારતો એ અધિકારી થાય છે અને કુદરતી રીતે થઈ જાય છે જયારે આપણે લાવીએ ત્યારે ગીતામાં શ્લોક છે કે કંકલી ના પ્રતિજાની નવે ભક્ત પ્રવેશ બરોબર હે કુંતી ના પુત્ર હું નિશ્ચય જાણજે કે મારો ભક્ત નાશ પામતો નથી હવે ભક્તિ જયારે આપણે મૂકીએ કે બુદ્ધિ અને એનામાં દૂધ ઉધાર વધતી જાય છે વધતી જાય છે એ બધી વધે જ રહેલાનો સંતોષ રહે છે ઘટે બુદ્ધિ સંતોષ ના રહે એ બે વચ્ચેનું અંતર થોડું સમજવું હોય હાજરી હવે શ્રદ્ધા એક વસ્તુ એવી છે કે વ્યવહારમાં દરેક ગુવાત્મક શ્રદ્ધાની જરૂર છે આપડે ટ્રેન માં થતી ગઈકાલે એક્સિડેન્ટ થયો હોય અને બોમ્બે હોય તો આપડે આવવાની જરૂર છે કોઈ પણ જાત માં શંકા નહીં કરી પોતાની છોકરીઓ કોલેજ માં જતી હોય મોટી ઉંમર ની અને ત્યાં આગળ શંકા પડે કે છોકરા પડે છે તો શંકા નહીં કરવાનો ઉપાય કરવાનો બરાબર છે પશ્ચિમનો ઇતિહાસ જોઈએ આપણે આજે તો પશ્ચિમમાં એક એવો યુગ આવ્યો કે જયારે માણસે પ્રશ્નો કર્યા એક પ્રશ્ન કર્યો કે આ ફાદરા લીલા માટે છે લાલ શા માટે અથવા લોહી લીધું કેમ નથી પ્રશ્નોમાંથી એ શંકા માંથી એ સંશય માંથી એ જ્ઞાન પ્રત્યુ જે આપણે વિજ્ઞાન કહીએ છીએ આખું વિજ્ઞાન નું પ્રગટ્ય પશ્ચિમમાં ખાસ કરી શકે એ શ્રદ્ધા પર આધારિત નથી પણ વિજ્ઞાન પર અથવા તો સંશોધિત છે એ વધુ જાણવાના માટે શંકાઓ કરે હાજર વધુ જાણવા માટે જે જાણે છે વિશેષ જાણવા માટે બરાબર વિગત જાણવા માટે માહિતી માટે માહિતી અને આપડા લોકો શંકા કરે છે જે પૂર્ણ કરે છે અને બીજો આયા છે એનું નામ કહેવાય જે શ્રદ્ધા આપણે આવવી જોઈએ શ્રદ્ધા રાખશો નહીં મારા વાક્ય પર જો તમારા કબૂલ કરે તો માનજો નહીં તમારો એક શબ્દ માનશો નહી નહી એટલે શ્રદ્ધા રાખવા જેવી નથી અને જેના માટે પ્રભાવી ને પ્રભાવ ના હોય તો સત્તા આવી જાય મેળ જ આવે છે પુરસ્કાર કર્યો છે હા અને અસત્ય નો તિરસ્કાર કર્યો છે અને આપણે હંમેશા કહીએ છીએ કે સત્ય ની હા પણ સત્ય જનક એક વિચિત્રતા લાવે છે કે દાદા તરીકે હું કલાકાર હો તો મારું કલાકાર તરીકે નું સત્ય અને વ્યક્તિ તરીકે નું સત્ય બંને એક જ સત્ય છે પણ હું મારું વેપારની મારા જીવનનું સત્ય બે જુદા સત્ય હોય શકે તો આ જે છે જે વિરોધીતા છે તે મારે જીવનમાં સત્ય વાત કરવી છે અને વેપારમાં અસત્ય વાત કરવી છે અને છતાં એ ઉપર મૂકવું છે સત્યને કરવો છે અવિનાશી બરાબર કોઈ પણ વસ્તુ અવિનાશી હોય સત કેવાય અવિનાશી અસ્તિત્વ સત્ય છે અને વિનાશી અસ્તિત્વ સત્ય કે છે આ સત્ય હરેક જગ્યા એ જરૂર છે અને સત્ય જો હોય તો વિજય થાય છે પણ સત્ય એના સત્ય ના રૂપ માં હોવું જોઈએ એની વ્યાખ્યા જોઈએ સત્ય પ્રિય હિતકારી મિત્ર મિત્ર અને સત્ય આ ચાર હોય તો સત્ય કેવાય છે સત્ય અમાના પ્રિયકારી ના હોય તો સત્ય ગણા અમાન હિતકારી ના હોય તો સત્ય ગણા અનેકારે હોવું જોઈએ આવા ગુણાકાર તો હોવું જોઈએ અને બીજું સત્ય જે વ્યવહાર કે જે વેપારી વેપાર નું સત્ય છે એ કાળના આધીન છે કપટ સાથે પેલું સત્ય કપટ સહિત સત્ય એટલા કારને આપીને સંજોગો બચાવે સંજોગો બચાવતા બધું વેપાર કરવું પડે બરાબર એટલે સત્ય સનાતન नसी? नसी? तो नसी? नसी? थे। थे। आप जरा नहीं? के, तो दो आपने धर्मगुरु अथवा अन्य विचारक के प्रतिष्ठित अथवा मार्ग प्रदर्शक वर्ग आए भर्तो એ સુખી ભક્તો નો વર્ગ આવે છે વાસ્તવની ચિંતાઓ પાછળ જે તા સમાજ કરજો આ પ્રશ્ન સાથે સુખી લોકોની પાછળ જે ટાઈ બગાડવામાં આવે છે હજી એ પોતાના સાથને માટે બગાડાય છે અને દુઃખી વચ્ચે દાદા તો પાછી આવી જતો બરાબર મારે આ દુનિયા વર્લ્ડ માં કોઈ સોના જરૂર નથી આ દુનિયા કોઈ ચીજ નથી મને ખપતી હોય અને ચીનમાં તો વિચાર પણ નથી આવતો એટલે મારી પાસે આવે છે એમના દુઃખ દુઃખી ગત ના વધાર કરતા હોય બરાબર છે કારણ કે એમના માનસિક રાખવા જેવા રાખવું પડે છે ભયંકર દુઃખો છે એક બીજો પ્રશ્ન થયો કે પ્રભુ પાસે જવા માટે અથવા જે અત્યંત સત્ય છવા માટે અથવા બ્રહ્મ ગમે તે સગવડ કરીએ પણ જે जवाब आते तो गुरुनी जरूर पड़े आ जरूर गुरु धन क्या कृष्ण जव तीज़ ने अपने कोई पूछिए तो आप बहुत वक्त गत जाते नहीं पूछा रक्ता यारिशन क्या कई बाजू आ જેવ તે અધ્યાત્મ માટે પણ કૃષ્ણ છે અને આચાર્ય નો અર્થ એવો છે કે જે આચાર્ય દ્વારા શીખવે એ જ આચાર્ય કેવાય છે આપડે ત્યાં શું કેવાય આચાર્ય જે આચાર દ્વારા પોતાના આચાર દ્વારા અને પુસ્તક હોય પુસ્તક બની શકે આ ગ્રંથ ગુરુ બની શકે ગ્રંથ ગુરુ બની શકે પણ જયારે જો એની મેરેજ પહેર્યા છે કોઈ ઉત્તમ ગુરુ મળી આવે તો જેને જોતા આપણું એવું થાય છે સમજવા માટે પણ માર્ગદર્શક જોઈએ બધા માં જરૂર નો ખરી એક જરૂર ખરી ઘણો ની જરૂર ખરી નમન કરવા જેવો માણો જોઈએ બરાબર છે નમન કરવા જેવો એટલે આપડે તપાસ કરી તમારી જે ઈચ્છા છે જે જ્ઞાન પ્રાપ્તિ આપનાથી થઈ શકે અમારા દ્વારા જે આપના પાસેથી મળી શકે પણ આ સમયની મર્યાદામાં રહીને જ મેળવાનું છે એક પ્રશ્ન છેલ્લો છે કે સુખ સુખ આપણા અને સુખ ની આપણી વ્યાખ્યા ઇન્દ્રિય ગમ્ય સુખની છે ઇન્દ્રિયો પ્રાપ્ત થતું સુખ છે એ વિકલ્પી સુખ છે બરાબર વિકલ્પી સુખ છે એટલે એ સુખ નથી એમાં આરોપ કર્યો છે જયારે આરોપ કરીએ તો સુખ લાગે અને જરીબી ખરાબ છે એવો આરોપ કરીએ દુઃખ લાગે છે એટલે આ બરાબર સમાતર વસ્તુ છે કે આરોપ કરો એ પ્રમાણે બહુ ચાલશે આરોપી વસ્તુ છે આરોપ ભાવ કરો એ પ્રમાણે દુઃખ અંદર થી આવા જાય બરાબર છે પણ જેવો આરોપ કરો તો બરાબર છે હું કહી તારીખ ખાડી હોય ને તો ઘણી સારી જેવું કઈ થાય છે આ જે બીજો આયામ આપણે જોયો પ્રથમ આપણે શૈક્ષણ નો આયામ જોયો જાતીય વિજ્ઞાન અને બીજો આધ્યાત્મિક જ્ઞાન નો દાદાજી પાસેથી આપણે થોડી વાસ્તુઓ પ્રાપ્ત કરી સુખની વ્યાખ્યા ગુરુની જરૂરિયાત ગ્રંથ નું अथवा शरीर की बात अत घर कर अत्यारे आज अंत समय में आप बात करी खास करकलीफों से दैहिक खास कर सामने वाली तकलीफ ए छता जै सतुल राखी शांति उत्तर आपने अत्यंत आभार माननीय अंतरणपूर्वक आभार माननीय आ कार्यक्रम आप समाप्त हुई धन्यवाद